સ્વામિનારાયણ આય નમો નમ શ્રી હરે કૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણ પુરુષો કરી લે સર્વ કારણ છે સર્વ નિયમતા છે અતિ રૂપવાન છે અતિ તેજસ્વી છે અતિ સમર્થ છે અને કરતુમ કરતું સમર્થ છે अंगीकार कर अक्षरधाम अक्षर ने स्वराज थका एक सर्वो परिवर्तित है બરાબર મત વાળા એ પાપી છે એ સમા લખ્યું એ બધા વેદસ્તુતિ સ્વૃત વિચેત્રો નિષુસિતયા તરતમ્યલવત્ છોકરાઓ આપડે કઈક નાટક કરે છે ને કઈ ઓલા કાગલ આદાઢ ને હવે એના કામ કરનારા છોકરાઓ તો ઊભા છે બોલો બીજો આવ્યો એટલે છોકરાનો ભાવ બદલી ગયો છે ને તમને દેખાય છે એની જ વાત આવે હું એ મિક વિચાર કરતો તો બધા કરીને એકલો સ્વરાર્થકો વર્તો મુક્ત એ સહિત એની સેવા ને અંગીકાર કરે છે જે આપણી નેત્ર ની આગળ આ બધી કર્મ ની આવરણ બધા પડ્યા એટલે દેખાતું નથી દેખાવા જેથી આ બધા એમ મારી પાસે ભાવ ના હોવ ઉઠવા માંડશે આજ કઈ ઉઠે કઈ દેખાતું નથી અંધારા ઘોર બેઠા થયો પ્રકાશ છે નહીં એ ને પોતાના તે વિશે એક જ વિરાજમાન રહે બધા મુક્ત દેખો લીન કરેલા ને ત્યારે ઓ પડદા લાવવા પડશે ખરીદવા પડશે હજુ ઘણા છેટા થઈ હા એટલે છે અને આપડે પૂરા થઈ એમ માની આપણે વાંધો ખંડ માં આપણે બેઠા છે આ રૂમ માં આની બાર દ્રષ્ટિ પડે છે નથી પડતી આટલા માં આટલા માં જ આ રૂમ દ્રષ્ટિ પડતી નથી તો પછી અષ્ટર ભગવાન પુરુષો થાય તો થાય ના ના એ આપણે જ બદલાવ પડશે શું તો કઈ કરી છે આ બદલાવ નથી હા છોકરાઓ જે સમજતા ના હોય દાણી ડાળીયા ખાતા હોય અને છોકરા ને બઉ સારી લાગતી હોય એ ટાણે એને સારી મોંઘી કિમતી સ્વાદિષ્ટ ખાઈ નઈ ફેંકી દીયે અને ધાણી ડાળિયા મજા ના ખાય ધાણી ડાળિયા મજા ના ખાય જા આ ખાઈ ખાય તો થાય ખાવ તો પેટમાં કઠે એ કઈ પૌષ્ટિક ખોરાક નથી એવું પડી ગઈ ખાવાનીકળ્યા બ્રહ્મ ઝાપે જ ગયા તા નારજી મળે રાજકુમાર પૃથ્વી કેરો રાજ છે રાજા છોકરે તો વાત કરી આવી રીતે મારો તિરસ્કાર મારું માન નહી તમે આમ કહ્યું અર્ધો રાજ આપી દઉ્યારથી આપી દઉં મેઠા નથી એક સંકલ્પ થયો રીતે ભગવાન માર્ગે જવું ને તપ કરવું ભગવાન પાસેથી કરવાનો સંકલ્પ સંકલ્પ માં ફળ મળ્યું કરવું તું નહીં મળે જો સૌળા બધા સંવાદો શીખી જાય ભગવમાં વાત કરો કોઈને વિચાર તો આવો જોઈએ છતાં તમે વરો પર પૈસા મેળવો જગત ના સુખ ભોગવો પણ બીજી આ છે પરિણા પછી તમારી સ્ત્રી પછી જગત માં કોઈ સ્ત્રી જન્મી નથી ભાવના તમારે પેલી રાખવી જોઈએ ઋતુ સમય સિવાય પોતાની સ્ત્રી તરફ પણ આખ નો થાય સમજાય સંસારી સુખ ભોગવો પણ આ રીતે ભોગવો તમારી ન્યાયની કમાણી માં લાખો રૂપિયા મળી આવ્યું પરમાર્થમાં વાપરજો અને ઘેડ પડી ગયું હોય દેવાની અને દીધી હોય એમ નથી જીવનમાં આવ્યો છે યત તતસ સમાધ ધર્માદો લઈ ને ધર્માર્થમજી એટલે બીજા ના ભાગ માં ધર્મ ને માટે ના આપે એમાંથી કરવી ધર્મા પણ કરવાની પાછો કરો નિરોગી બનાવે આ બઉ દુખ આવે ને ઘરોગી થવાયરાજ ઉદભો થાય ભગવાન જે રીતે વાપરવો ઘટે એમ નથી વાપરતો એટલે દુઃખ થાય એમ તો સુખરૂપ જોય અને એવું ભાઈ બાય મળે તો સુકનુ વિના વિચાર કરજો અને વાત આવ પણ આ બધા ના સમજવા જોઈએ ને ભાઈ એમ નો સંસાર કરે હલવાઈ ગયો વૈરાજ પેલા છોકરાની વાત બોલો છોકરો જન્મે છોકરો જણાય એવી વાત સાંભળી માનતા એની કોઈ કરે એમાં ત્યાગાશ્રમ ને આપણે વખાણ કરીએ આ પાકે ઘડીના દુષ્ટાંતમાં દેખાય પણ એના માટે આપડે એમ બાપા હતું ને જે સરસ વાત છે બિલકુલ યાદી આપતો નથી છોકરા થઈ માણસ કહે ન કર્યું હોય તો એને ડાયરી ખોટી લખવા વિચાર કરે એમ થાક કરું ને બે પાંચો દંડ દેવો દે આપડે વિચાર કરો આપણા કેટલા છે કેટલાક માલીબાતી જેમ જેમ સગવડ મળે એમ તો ઉલતો મોટે માલીબાત મુક્ત ને પોતાના ઐશ્વર્ય કરીને ધારવા ને સમર્થ છે જેમ વૃદ્ધ ભગવાને પૃથ્વી ને કહ્યું મારા ધનુષકી નીચરા છે તને મારા આ જો વાંજી બેઠા અન્યતા કરતુમ શક્તિ એ બધી ભગવાન પાસે છે ભગવાન જી કોઈ કરવા માં એને આ બધા એને આધુન છે ભગવાન કોઈને આધીન નથી જેમ પૃથ્વ ભગવાન પૃથ્વી ને કહ્યું છે મારા ધનુષ થકી નીચરા જેને કરીને તમે મારીને મારા સામર્થ્ય કરીને હું સમર્થ છું તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વો પરિવર્તે છે અને બીજા અખિરાધિક મુક્ત ને સરખા કહે છે તે દુષ્ટ મત જાણવા ફુલ પાત્રા માં પાત્રા દેખ સબ પાત્રા અનંત પછી મુક્તને થાતો ધારોન સમસ્ત કરી લીન કરી અને આ જે અક્ષર ધામ ને વિશે પોતે રહ્યા છે તે અક્ષર ને પણ લીન કરીને પોતે સ્વરાં છતા એકલા જ બિરાજમાન રહે છે હવે એકલા જ બિરાજમાન રહે たら કોને તા સંપર્ક થાય છે આપણને પોતાને હો એ ખરી તો નો છે આઈ બસ એમ આવ બ્રહ્મ સૂત્ર માં આવતું તો ઈ ભગવાન છે એ કોઈ એનું માપ તો કાઢી નથી શકતા અને જેનું માપ ના નીકળે એ પદાર્થ છે કે નહીં મહેનત કરવી શું કામ નહીં પ્રવૃત્તિ શા માટે કરવી એટલે એમાં એમાં પછી એનો રસ્તો એવી રીતે કાયદો કે ભગવાન જે જે ભાવો હોય એને વ્યાવૃત કરતા જવા અને પાછી જે છેલ્લો ભાવ વધે એ ભગવાન એવું વ્યક્તિરે સ્વરૂપ છે ભગવાન વાત તમારી સાથે છે અભ્યાસ જ આપડે ક્યાં કરીએ અભ્યાસ એટલો કર્યો આના પૂજા કરી લઈને મંદિરે દર્શન કરી શબ્દ ચર્ચા છે શબ્દ ચર્ચામાં કોઈ બુદ્ધિ વાળો હોય તો વધારે શબ્દ ચર્ચા ઓછા કરે મળે બઉ ઉપયોગ લાશ છે આ બધાને એક બાજુ ખસેડતા જવા ત્યા આગળ થાય તો વેપારી પૂરેયો નાખે પાણી આડાઉ જાય આ જગત દ્વારા ભગવાન માં જવાનું છે પણ વચમાં ઓવાળ ભરાયું છે ત્યાં જ્યાં દેખે ત્યાં ફતેરી લે એટલે પાણી પાછું ફી જાય આપણે ધોરીએ આવીએ પાણી આવે લોક ની માં નહી આવે આંતરવતી જળવાશ એનું આકાંક્ષણો તેમ એ નારાયણ છે એને આપણે પામવું વ્રતિઓને રૂંધવી પડે વ્રતિઓને પાછી વાળવી પડે ત્યારે વ્રતિઓને પાછી વાળવી નથી અને માલ લેવો આવે છે ને કોડિયો આપણા જે આ સાથ નું છે ને એવા છે બી ખરાબ ખરાબ ખરાબ જોવાની જેવું પડે છે એને સુગંધ આવતો હશે પતંગ દીભાઈ આ જગત આખું વિસ્તાર બે અને બીજા અક્ષરાધિક મુખા કહે છે તે દુષ્ટ મત વાળા જાણ હવા ભગવાન સાહેબ કોઈ ના સાધન સંપન આધાર બી આનંદભોરી બ્રહ્માંડ ને એકલા સંચાલન કરવા સમર્થ છે એ તો એની સેવા લેવા આ તો એને જોઈ રહ્યા છે પણ એ અભિમાન કરે તમે કરીએ ત્યાંનું ચાલતું હશે તો એ બધા ભેંકી દીવા છો અરે અથવા તો એને ગરજુ કરે આપણે પાંચ બગીયા થાય ને મરે એમાં કોક દાડો અભિમાન કરી લઈ ગો કોઈ નથી ક્યાં ખૂણાનું છે કાંઈ નથી એની દ્રષ્ટિએ તો એ પણ જીવ સહન જ ન કરે એક જરાક સેવા મળી કે કામ મળ્યું એને પોતે કરતો એને કોટે કોટે જીવતો હોય એટલે અભિમાન માંગો હવે ઈ કેવી રીતે ચાલે પણ લિંક્રિંક કરી દા સરકાર બધા આંદોલન જગાવે ભગવાન કે એ બધા મૂકીને એકલો કરું જાઉં જો બ્રહ્મા ની વાત આવે છે ને મારા એક દિવસ અક્ષર ઓળીમાં બ્રહ્માજી આવ્યા દર્શને મનમાં એમ થયું બધું મને બેહ્યું જ્યા નું ખોટી કામ છું જેમ આપણને સંકલ્પ થાય ને થવા નીકળ્યા ભગવાન કાર્ય છે એમાં બઉ ધ્યાન નથી દેવું આટલે આપણી ગરજ પડશે ભગવાન ભગવાન બ્રહ્મા દિવસ આ મારા બેઠા ખબર પડવા નહીં મારો બ્રહ્મ માં બેઠો એક બાજુ ત્યાં ગરીબ થયો અષ્ટ અષ્ટી લાવી લાગી ના સો મોટા વાળા હજાર મોઢા વાળા બ્રહ્માજી તો મુંજાય જોયા નથી આ કોણ મારા મારા આ બધા કોણ તો એ બધા ખુબ જ તૈયારી કરી જ બેઠા છે પણ અનામત ખાલી નથી એમાં કોઈ કાઢાવળો થાય તો એને બેસી દઈ અને જે જો જીવ પ્રાણી માત્ર ભગવાન ની હાનિ હોડ બાંધે હવે એને આ જ્ઞાન ફેલી થાય એને કોઈ દી નો મતલબ એ વાત હું આવે છો બોલો તેને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહી અને એવી રીતની સમજણ દર્શન કરીયે તો પંચ મહાપાપ જેવું ભગવાન મુક્ત સરખા કરે સરખા અને એ નારાયણ લઈને તો જેને વિશે મોટા કહીએ તેને વિશે સંભવે અને એને લઈને બ્રહ્મા શિવ નારદ શંકાદિક સર્વે ભગવાન કહેવાય અને ઉદ્ધવજી વિશે નારાયણ ને લઈને ઉદ્ધવ ભગવાન કહેવાય અને હમણાં મુક્તાનંદ સ્વામી જેવા સંતે એ નારાયણ લઈને તો એમને પણ ભગવાન જેવા કેવાય અને એ નારાયણ ને તો અક્ષર પણ ભગવાન ના કહેવાય સરવાળો ઊંચામાં ઊંચું સ્થાન અક્ષર ભગવાન પછી તો એ જો ભગવાન નો આધાર મૂકે નથી આયા જરાક થાય ઘર માં રીઆરા નઈ જુકાને નઈ જાવ કે અને નારાયણ ને લીધા વિના તો અક્ષર ને પણ ભગવાન ના કહેવાય તો બીજા ની સી વાર્તા કહેવી અને અપરિમિતા ધ્રુવા નિયમો ધ્રુવ નેતર એ અપરિતા ધ્રુવાનુભૂતો અપરિમિતા ધ્રુવાનુભૂત શરીર ધરી તનુભૂત અપરિમિતા છે ને ધ્રુવા અવિનાશી અપરિમિતા ધ્રુવા તનુભૂતો હોય તો ભગવાન જે હોય ને અપરિમિતા ધ્રુવિ સર્વદતા ત્યારે ઈયમ હોય ધ્રુવો નિયતર શાસ્તા અને શાસન એનો નિયમ નો રે આ શાસ્તા છે એટલે નિયામક છે નિયામક ક્યારે કહેવાય બીજું નિયમન કરવા જેવું આમ હોય તો નિયમન કેમ કરે એ નિયમન કરવા રિવાજ એ એકતા છે એને આધારે આ બધી ચાલે પણ બધા એ થઈ જાય તો નિયમન કેમ એવું એટલે નિયમતા થઈ જાય નિયમન કે અપરિમિતા ધ્રુવા તનુવ્રતો યુ સર હતા નિયમો ઊંધું પડી જાય બધું કે વેદસ્તુ માં લખે એક જ ભગવાન નારાયણ છે એ આ બધા નું નિયમન કરે પછી મહાપુરુષ પછી છે પછી મહાતવ છે ત્યાર પછી વિરાટ છે વૈરાજ સુત્રાત્મા અભ્યાસ આવે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ત્યાર પછી ઇન્દ્રાદીપ દેવતા આવે અને ત્યાર પછી મનુષ્ય દીક અપરિ અપરિમિતો અપરિતા અપરિતા અપરિમિત એટલે કોઈ બી માપ ના થઈ શકે એટલા જીવ એટલે અગળી જીવો એમ માનો પીવડાયે ધ્રુવ નિત્ય અપરિમિત ધ્રુવાનુ શરીર ધારી જીવો અને એમ વેદ નિર્ણય એ તો એક જ નિયમક બને એ અનંતને નિયમન કરે છે એ વેદસ્તુ ના ગતિ પણ એજ અર્થ છે અને જો એમ ના હોય તમને આમ તો લોકો આમાં ડાપન કરવા જવું લક્ષણ થઈ ના જુદા છે આ જે લખાયું છે ને એ શ્લોક દેખાય છે શ્લોક પણ શ્લોક નહિ બંધારણ હોય ને તો બંધારણ પ્રમાણે નથી એટલે એટલે કે ગજમાં એમ લખો છે અને જો એમ ના હોય તો આપણ સર્વે છીએ તકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ જાણીએ છીએ બોલી અને જૈરાગ્યા સાધને યોગતા છીએ છીએ તમે માનો એ આ પાડે ખરા એ વાળ નહિ બોલે તો પણ એ નારાયણ ને પ્રસન્ન કરવા અર્થે રાત દિવસ ઉજાગરા કરીએ કરાવીયે છીએ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખલો શું કરવા કરીએ પણ નારાયણ જેવા તો એક નારાયણ છે પણ બીજો કોઈ એજ એવો થતો નથી અને એક મેવા દીદી એ શ્રુતિ નો પણ એજ અર્થ છે જે નારાયણ જેવા તો એક નારાયણ છે એક મેવા એકમ એવા અદ્વિતીય બ્રહ્મ એટલે શું છે એના સમાન નો અદ્વિતીય છે એટલે એનાથી સમાન નો નિષેધ છે અને એક થી એના જે સમાન અધિક બે નિષેધ કર્યો છે એની જેવો કોઈ નથી અને એનાથી કોઈ અધિક નથી વેદ ની જે શબ્દો હોય ને એમાં કોઈ પણ એક શબ્દ હેતુ વિના નો મૂક્યો અને માણસ પોતાની બુદ્ધિ અર્થ કરવા જાય એટલે વિપરીત થાય એકમ એવા અદ્વિતીય બ્રહ્મ એટલો છે પણ એમાં એટલો બધો ગર્ભિત અર્થ છે દિવસો ના દિવસો વયા જાય માંડ ગળે ઉતરી ત્રણ પ્રકાર ના ભેદ કરા છે સ્વાગત ભેદ અને સમાન નો ભેદ અને પોતાથી અધિક ભેદ એ ત્રણેય ભેદ નિષેધ કરીને એક આ ભગવાન પ્રતિપાદન કર્યું છે સમજી શકે એટલે એની શક્તિ ને અનુસારે અર્થ કરવો જોઈએ શીખ્યો પછી આગળ પાછો પોઈન્ટ એના અપાય પેલા નો અપાય ઉપયો વખાણીય સાબા શો ભગવાન તારી ઉપર રાજી થશે એટલે કે આવી જ ઈશ્વર ને શરણે ગયા એટલે આટલે પતિ જાય પછી આગળ કઈ પણ વ્યાખ્યા ની આવતી જ નહી હોય આપડે બહુ પછી વાંચના છે નથી એની હમ જોતો જ નથી જગત માં કેટલી છે ભગવાન માં કેટલી જોતો નથી જતો એટલે થી બચી જતું છે બધા આ અભ્યાસ આ સ્કૂલ નો હોવો જોઈ આ સ્કૂલ નો નહી મંદિર છે પણ ઈ સ્કૂલ નો નહીં કાય મારે લીધું બધું એમાં થઈ છે અમારું બધું આવી ગયું ખરવું આપડે આશ્રમ દેવામાં બેઠા શાંતિ છે રોટલા ખાઈએ છીએ કાંઈ ઉપાધિ છે કોઈ ને હ કઈ જોકલ્પ થતો હોય તો એટલે સંતોષ માને છે ને એટલે એ પાછા જ પડતા જાય એને જે માર્ગે બધું છે એના વિચાર ન આવે એટલે પાછા બોલો એક મેવા દુતિ એમ બ્રહ્મા એ શ્રુતિ નો પણ એ જ અર્થ છે જો આ મે જોયું ભ્રષ્ટમાં એક બાપ પાંચ છોકરા હોય આપડે પૂરું થઈ ગયું ઘરિયા ધંધો બતાવી દીધો આપડે એટલે પૂરું થઈ ગયું મનુષ્ય જન્મ મેળ્યો ઈંડા મેલે સેવાઈ જાય બે દડા ચાડી દે પછી એની મેળે ખોરવાસી થઈ જાય તારા કરતા તો ઈ વેલા ફરવારી કરતા તો નારાયણ જેવા તો એક નારાયણ છે એમ સર્વશાસ્ત્ર નો સિદ્ધાંત છે એવી રીતે ભક્તજન ની અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી ને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે આપણે એવી રીતે ભક્તજન ની શિક્ષા ને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરી આપડે ભક્તજન થઈ કે નથી આપડી શિક્ષા હતું છે બીજા ને આપણી આપડે માની આપડી શિક્ષા હતું એમાં આપણે તમે જો ના થયા બરાબર ને મૂળા તો થોડા બે વાતું મને કેતો બધું આપડે વિચાર કરવા જવું છે આપડે વાત માં રોકાઈ રહ્યું છે આ મંજીભાઈ જગત આખાને મૂંઝવે છે બીજું કોઈ મૂંઝવું નથી બેઠો બેઠો નવી નાડા આવળા ઘાટ ભેલા કરે અને એ પાછું પોતાના મન ના હોય મારા બરાબર જેટલા માણસ એટલા પોતે પોતાને દાયા માનતા જ હોય તો જીવાય ક્યાંથી જીવે જીવે એટલે જન્મ બીજે ક્યાં જીવે આપડે ફસ્તા ને આપણે જવાનું આપણે કોક ના પંજાબમાં જપડાઈ ગયા છે આવતો હોય એમાં જીણાધીણા જીવડા ઉડતા હોય પાણીમાં ઓ ઠંડક જવું હોય એમાં જળ સાપ આવે ત્યાંથી નાનકડો એને આનંદ આવે ઘડી જાય મોઢું રાખે બાય પકડી લે પાછો પણ એકદમ નો ઘરે ઉતરે પાછળ એને પકડ્યું હોય મોઢું બાય હોય પણ ઓલા મચ્છરિયા ઉડે ને એને પકડવા હોય માર્ગ પકડાઈ ગયો છે માત્ર આમ વચ્ચે ખાધા ખાવાની તૈયારી કર્યા જ પણ પકડાઈ ગયો નથી બીજા પકડાયા હું પકડાયો દે છુટી જ ના દેમ હોય મુંજાઈ ને ઊંડાઈ રહેશે ગમે એવું કઠણ આવે ત્યાં તો હિંમત રાખવી દે આપડે જાણવું છે હમેશા હંમેશા એમ થાય મારી પોતાની વાતો હોય તો નથી કરતો તમે નાનું પણ કેમ ઉછા છું તમને ખુ મા મંદિર ના સંતો જીવે છે એ કરતા વાત જીવન જીવે એ વાત પણ અમારી દ્રષ્ટિએ હજી કઈ નથી મારી પોતાની દ્રષ્ટિ યાદીમાં જ આવતો નથી કરી છે જો મહેમા થી સમજી નો ઉઠાવ આવે ને એ આખા સત્સંગમાં નાખી દ્રષ્ટિ પાડો તમે પણ એમાં બધું જોશે જોવાનું કરતા હોય પણ ખાય છે હવે આ બીજા ને તો ખબર જ ના હોય એ જાણે એક માણસ જાય છે બે માણસ જોઈએ બીજું કઈ ધ્યાન માં જ આવે ને કઈ ન આવે ક્યાં જવું છે કેમ કરવું છે શું કરવું છે અહીંથી નીકળી જાય થી નીકળી જાય બેન કરી દઉં પડે પછી પડે બાબતે એમાં વાંધો નહીં હવે એ સંકલ્પ કોઈ નહી થાય નવા ભગત આવા જઈએ મારા બેસી જ મોટર માં મજા નવા હવે આને ખેતી થાય મારી પાસે આવે ને કોઈ દેવા ભાવના બદલી કારણ કે એને ખબર નથી હું આ કરી છીએ એટલે આસન પાછરી એટલે શિષ્ય શું કહેવાય એ ધર્મ ક્યાં છે ખબર હોય ગુરુ નાય ધર્મ એને પેક કરી રાખે એમાં કેવી રીતે તમે નાખોડા બેઠા હોય બરાબર ઘરે કેવી રીતે આવડે મારી ભેવા રહેતા નથી એને આવું મજા કઈ વાંધો નઈ તો કઈ નઈ વધાર રે હાવ મન મુઠી કરતા હોય મન નું મળી કોઈ ન કરે બરાબર આવું મારા છે